શું હા મે મે તમને સુતો છો તમે કે પાસવર બબારી સ્તુતિ એ બધી તો બસ સ્તુતિ તો આરાધના તો હોય જ ને ના ના અમે છે ને અમે સત્સંગ કરીએ છીએ પુણ્ય કરણ માટે છે આ તમે સ્તુતિ બોલાય છે સ્તુતિમાં છેલ્લું વાક્ય આવે છે હા એ તો હોય જ તો કે ધર્મેશ કર્માતમાં બોધિશ બોધિશ કર્માતમાં કરે છે પણ કર્મામાં સ્તુતિમાં બોલીએ છે અને આપણો જ્ઞાન વિધી કરાવે છે એમાં ડિફરન્સ કે એ છે આખો જ આખો ડિફરન્સ સુનિ પ્રસંગા બોધિશમાં એવું પુણ્ય હોય કે પુણ્યથી બહુ જુદી છે જ્ઞાન બીજમાં બહુ બધું લગભગ જનારું જ્ઞાન બીજ તો સીધી જ વસ્તુ છે બધીથી પોતાની બાબતમાં કોઈ જગા એ ક્યાંય એમને એમનો પક્ષ જ નથી લીધોજી એટલે એવું બહુ હોવું મુશ્કેલ છે સોળમાં જીંદમાં પણ એમનું વર્ણન છે અને જ્ઞાન ભૂષણ ભટ્ટારજી તત્વજ્ઞાનનો ઉલ્લેખ કરે છે નો ક્રમ ઉલ્લેખ છે એમના પેલા સીતાબેન છે દાદારામ સંતપતિ ના બ્રેન સ્ટ્રોક છે આઈસીયુ છે સ્વાસ્થ્ય માટે બીજી બરોબર છે હવે શૈલેષભાઈ સાહેબ હવે આપડું શૈલેષભાઈ સાહેબ જ્ઞાન સૂત્રો છે સોગન સાહીદ નું રામાયણ વાય છે જોડે હોય છે એટલે આગળ ગાંઠો પ્રમાણે મન હોય ને વાણી પણ હોય બે ફૂટ્યા જ કરે તો ભગવાન તો એને ચલાવી લીધી પરંતુ વ્યવહાર ને અંદર નથી ચલાવી લેતા ભગવાન વ્યવહારમાં ના ચલાવી લેવું કે વ્યવહાર સરખો જગતમાં સરખું કરાય બાકી મનવાળી તો કોઈ વાતમાં છે નહીં પરંતુ આપણે વ્યવસ્થિત કયું શું સંયોગો પરંતુ સંયમિત થઈ શકે છે વ્યવસ્થિત ને આધીન છે છતાં થઈ શકે છે એટલા માટે વાણી નું બહુ જાગૃતિ બહુ જરૂર ની છે આપણને જો ખ્યાલ ના રહેલું હિત છે કે નથી એટલું જો ખબર ના પડે તો એ સારું નહીં કહેવાય તો સંસાર છે બધો બધી થઈ શકે એટલે સંયમિત થઈ શકે છે બહુ જાગ્રત રહે થાય એ થઈ ગયા છે ને ગતી નથી થવા દે મારા ખબર જ બધું મિત કોઈ વખત જોવા કામ એના પર દસ પંદર દિવસ એટલે એમને ભાગે જવા ને સેવા બધી આપવાનું શરૂ થતું પહેલાની સેવા બધી સંભાળી સંભાળવા જેવો હતો ત્યાં એક વળીક ભાઈ હતા અને સામાજિક સેવા બહુ માને ખાસ ટ્રાઇબલ્સમાં એરિયા ખરો બાજુ પાલગર ને તારાપુર ઘાસ બહુ થાય ઘાસ અને ઘાસના મોટા મોટા વેપારીઓ હોલસેલ વેપારીઓ ઘાસના જે અંધેરીમાં મોટું હોલસેલ માર્કેટ છે ને લોકોનું ઘાસ એ લોકો કે તમે લોકો આ બધાને એક્સપ્લોટ કરો છો અને જો એનું ના માને તો ગમે ઉંજી હોય બિઝનેસ રાખ થઈ જાય आप एक सौ आज नई श्रेणी बीस मूत्र खुर्जी રાઈટ એનો ઈઘળે કસ્ટ રાઈટ મીસેમ હા અંદરની વાડીની બહારની વાડીને જ્યારે આપણે સાઈતે ઓળંગી ગલે હોય યે ત્યારે નિ શબ્દ દેશા ઉત્પન્ન થાય એનો બ પુરાણ છે બહારની વાડીનો સાગર અંદરની વાડીના સાગર કરતા બહુ જ મોટો છે એવું થાય હું કે મને તો હવે ઉગгас સમજ્યા ને એટલે બાર ની વાળી તો પછી અંદરની વાળી પછી અનુભવ ત્યાં જ છે અટકેલો એટલે કે ત્યાં આગળ જરાક પ્રગતિ ના થવા દે અંદરની વાણીમાં ભગવાનની ડિક્સનરી કહેવાય છે શું કહેવાય છે અને ભગવાન નો એન્સ આખું ડેવલપ કરવું પડે આપણી પણ જ બધું પછી તો શું થાય ચાલવાનું પછી કોણ આપણને હેરાન કરવા મા કોઈ ડિમો કોઈને ક્યાંય ખરું પછી આવું સરસ આપણને મળે તો અંતરવાચા કહીએ આપણી શુદ્ધાત્માની વાચા ત્યાં કરી દેવી જોઈએ અને ભગવાનની ડિક્શનરી એટલી મોટી છે સંસારની ડિક્શનરી કરતા પરંતુ એમાં આપણે રીતે હઈએ સામાન્યપણે દેખાવ બહુ રૂપિયું છે તરત જ આપણે ભગવાનની ડિક્સનરી ચાલુ થઈ જાય એટલે એની નેગેટિવિટી પોઝિટિવ કરી નાખે કરવું પડે અને પોઝિટિવ કરે ને તો થોડુંક બધું ચચરજરાય પણ પછી આવી રહ્યા પાછું હવે આ ખરો પુરુષાર્થ જ અહીંયા છે પુરુષાર્થ જ અહીંયા છે જે સ્ટેબિલિટી લેવા માટે શુદ્ધાર્મા વિઝન નહીં અહીંયા ખાસ જરૂર છે અને ત્યારે જ આપણે શબ્દને ઓળંગી શકીએ છીએ એને ત્યાં નથી ઓરંગી શકતા કારણ કે શબ્દના સ્પંદો જે છે રસી કવિરાજ કે છે સડગ ના થાકે તુસણો થા કેવું ચાલે કલે જેવું કે છે કે છે બધું કવિલા પદો માં આપડી બધી સ્તુતિ વિજ્ઞાન બધું જ આવી ગયું છે બધું આવી ગયું છે પણ ચોખ્ખી ભક્તિ બહુ સુંદર આમાં વિજ્ઞાન જ્ઞાન બધું એટલે વાંચાનું તો એટલું મોટું છે આપણાથી ઉદભવેલો એ આખો સમય જવો જોઈએ અને સમાન થવું જોઈએ શું કયું સમાન થવું જોઈએ અને રિયલ ભાષાને તો પેલું ત્યાં સમાન થાય ને પછી આપણે અંદર જ પરિણામી જઈએ શુદ્ધાત્મામાં જ હવે એવું છે એ ભાષા નથી એક જાતું ડીલિંગ છે એ તો શુદ્ધાત્મા દ્રષ્ટિથી એનું ડીલિંગ છે પણ ત્યાં આગળ ભાષા તો કહેવાય જ ને સામે તો અહીંયા સ્પંદન થાય છે એવું આપણું શુદ્ધાત્મા એ લેવલે સ્પંદન આપણું હોવું કે નહીં એ રિયલ છે આખી રિયલ ભાષા જ કહેવાય આખી અને પ્રજ્ઞા મારફતે ચાલે છે શુદ્ધાત્માના તો શબ્દ છે જ નહીં પ્રજ્ઞા મા મન જોડે છે સંલગ્ન ત્યારે જે મન આપણું શાંતિ પામે છે શું મન ના સ્પંદ આખા સમાન થતા જાય છે એટલા જ કોન્ટેક્સમાં જોડે મન થઈ જાય જોડે જોડે જ છે એટલે તો ઓપિનિયન ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ ફાધર ને મધર હોય તો જ મન જન્મ પામે માઇન્ડ નો જન્મ થાય પરવે દર્શન આપ્યા ત્યાં ગયેલા તારી બઉ જરૂર છે સંગને હેપી મલે તો આપા દસરૂ સાહેબ બનાવી દીધો તો ને ફોટો એસે દી પાસે રે ઘરે ગયા તા રે બધું જ આખો દી દેવાસ પુરા દસરૂ બનાવી દીદેલા ફરતી હમ એજ વાત કરતો હતા આપણે સુ હમ એજ વાત કરતો હતા કે ઓ સંત હમને કે શું પેબ્લો કોનોળો Kráb Accru Hmmm A C smaller holiday What project had him? Hamilton Het darabullà máu man bacterhole is adhá Graham De slider van Canada en magnán terocal Po drug major en krala کو McKer Alrighty exhausted Dhan dan hin Adhala Jee Swahlin Cuando? Jai Sachchalan Abonne- northern Un Iron Banner Constósito Ema Alm канале બની જાય છે અને એનાથી આપણે આ રિલેટી અંદર જોડે ચાલે આપણું ચિત કરું શરીર ખબર પડી જાય છે અને એની ફ્રિક્વ નહીં પણ એ પુરુષાર્થ છે આખો પુરુષાર્થ છે એવું તે શરીરના ઈગો જોડે શરીરનું જડેલું જીત ચિત જેમ વિકાસ થાય પ્રકાશ ખુલ્લો થતો જાય તેમ તેમ બુદ્ધિબહેન નો પ્રકાશ એની સમય ના થાય પણ પેલા પ્રકાશમાં સૂર્યનારાયણ ના દિવસે કોડીયો મૂકી હોય ત્યાં હોય બધું જ છે ને આપડો સમજે બધી જ એના કિતાના ગુણો છે હ ઇબગુરસ એના કોન્ટેક્સ્ટમાં બાપ્રयास કરે જ્યારે આ બધા જે દાદાના નાનાના વાક્યો છે ને બધું બધું એ છે કે ન્યાય ને અસરામાં એ બધું કે બધું એટલે એ એ ઇસ સેકન્ડરી ફેઝમાં કામ લાગ્યા સેકન્ડરી ફેઝમાં બસ ઓરિજિનલમાં તો આપા અસલ ગુણો જ દેના રીલિટી સામેલી આપડે રીલિટી સામે રીઅલ એ રીતે રાખતો રહે સુના જટિન હે જટિન એ જાય એટલે ત્રણ વેદ કયા એ અર્થે છે સામેનું છે જજ બધી રીતે જજોમાં એ પ્રકારના બધા કર્મ ના ઉદયોજ પડે સમજાય કોઈ પણ વેદનારી ના શકે એવો આપણો સ્વભાવ કરાવે છે પરંતુ એ જોવા જાણવા સ્વરૂપે બધા ઓછા થઈ જાય છે સાતા સાતા કહીએ છીએ ને બોગોટો બોગોટો આ બધા પાણીનો જથ્થો દેખાય છે વનસ્પતિ દેખાય છે હિલ દેખાય છે દરિયો બહુ મોટો બહુ બધો છે ચાર્યો ગતિ બહુ મોટો છે બહુ ડિફિકલ્ટ આપણને સેલ્ફ રિયલા થાય નહીં અને આ ભોગવટા સ્વરૂપ એનું કે આપણને બધું રીતે ના આવે આપણને ધીમે ધીમે ધીમે ખોલતું જતું જાય આપણે પ્રતિક્રમણ પરાક્રમ નો ભાગ હોય છે જ આજના કાળમાં આમ જ છે પણ ખરી રીતે પરાક્રમ જે છે બહુ મોટી વસ્તુ છે પરાક્રમ આ કાળમાં સામાન્યપણે એવી શક્તિઓ ના હોય માઇન્ડ એવા સ્ટ્રોંગ ના હોય બીજું બધું હોય નહીં એટલે ભગવાનની ભાષાનો પરાક્રમ ના દાદાના સદ ભાષાનો પરાક્રમ એવું આકૃત છે એમનો પરાક્રમ બધું મન જોડે આખું જબરજસ્ત બધા આખા અંધ કર્યા છે સારી રીતે પરંતુ પોઝિટિવ બિલકુલ પોઝિટિવ જેને ભગવાનની આપણે કહીએ છીએ તમને સોલ્યુશન મળશે બહાર આવ્યું છે એવું ભગવાનની ડિક્સનરી છે ટૂંકમાં કહી દીધું મોક્ષ ના કહીએ જેને આપણે વ્યવહાર તો બધા પડે એવું બધું એટલે પરાક્રમ ને પ્રતિક્રમણ આપડામાં આ પ્રતિક્રમણો કરીએ છીએ તે એ પરાક્રમનો શરૂઆતમાં બધો એ બધો ભાગ છે અને ક્રિયા છે પ્રતિક્રમણ અને પરાક્રમ તો જ્ઞાતા પ્રસ્થાવાનું જબરજસ્ત આપેલી ક્રિયા છે કઈ ક્રિયા છે અવરાને અવરી કરવાની અવરું પૂદલ થયું અને પૂદલ જ ક્રિયાથી પૂદગલને સૌરું કરે છે એ પ્રતિક્રમણ કહેવાય અને ક્રમણ શબ્દ નેચરલ રીટી નોર્મલ રીટી લાગવું પડે છે એટલે હતી ને પ્રતિ એ કહીએ એ આપણે એનું કરેક્શન પ્રોસેસ આપવું બધી રીતે ખ્યાલ એટલે જેવી રીતે માટો વાગ્યો હોય આમ વાગ્યો હોય પછી આમ જ ઉપજાય પછી આપણે આમ બીજી બધી રીતે બહુ ગયા પ્રયોગ કંઈ એવું ચાલે નહીં કોઈ જેવું રીતે એક્ઝેક્ટલી એટલે એને વિધિ કહી ટુટલ વિધિ વિધિ પ્રોપર કોઈ પર વિધિ પૂર્વક કરાય એટલે આલોચના પ્રતિક અને તમારા થઈ ગયા સૂત્રો હવે અમારા સુરજભી સાહેબ પુત્ર બઉ મોટું લાંબુ લખ્યું છે તમારી વાત સાચી છે આપડે સમર્પણ ભાવજી છે ને મધુસૂદનભાઈ દાદા એ આપણને આવડ્યું નહિ પણ કરાવી દીધું છે આપણને બાકી હનુમાન બનવું મહાત્મા ઊભું થઈ જાય છે આપડે બધા એનું સમર્પણ સમર્પણતામાં હનુમાન યાદ કરવાના અને બ્રહ્મચર્ય બેમાં આપડો નિશ્ચય ના હોય જોઈએ અને જો સમર્પણ ભાવના ચોખ્ખી ના હોય આપતા પુત્ર પણ આ જ વાત કરીશન ના હોય આ પણ એનો ભાવ તમારા માં ઉતારવા માટે એની માટેનું ડેડી જોઈશે નથી કરી શકતા દેશ સંજોગ કરવો આપણે ગમે તમે નજીકમાં નજીક રહી શકીએ છીએ ઘણી વખત એવી સ્થિતિ નથી હોતી નજીક હોય તો આગળ હોય આપડે નજીક નો લાભ ના મળે તમને બે શકે છે આપડે આપડે તો બધા મહાત્મા આપતો પુત્ર છે એવી સુંદર દિવસે દિવસે અભિરતા હોય જે ચાલવા દો સાહેબ એના પર ચાલશે બે જન્સુ છે E Amém બાકી રમ તો બહાર પછી કામ ના લાગે કોઈ કામ ના લાગે કેવ જતો દર્શન થી બધા લાભ થાય રીતે થાય પૂછા નહી દાચા દશું નહીં બધું સમજાવ્યું તમે લોકો ચાલ મિત્ર કાપતા હશે કશું કે પણ બીજા જરૂર છે ત્યાં સમય છે આવો અત્યારે દરેક ને વ્યવહાર બધો આગળ જોઈએ ના દુઃખ દુઃખ દુઃખ બધું ક્યાંથી રડે બધું જોઈએ જોઈએ કે ખરું કે નહીં કહેતા હતા ને એટલે ભલે તો હોય ને એટલે કે કારની બલિયારી અને આપણને આપણા દ્રવ્ય આપણા દ્રવ્ય નું સ્ત્રોત બનાવે એવું આખી અને કમાલ કરી કમાલ કરી બહુ મોટું બીજાનું કઈ કામ નથી બક્ષીનો ઠીક હે ને બી પકે હોય ને થોડા ગુજરાતી આપી લેના હેગેરી અને ભીતરા કામ કાઢો કામ કાઢી લેવાનું આખે દાદા છીએ છીએ અને મને કેમ કમ જુદા કરો કે છે અને જો આખો જોતા કલ્યાણ થઈ ગયું ધીમે ધીમે આવે છે કારણ કે છેલ્લા માં છેલ્લી પરીક્ષા ત્યાં થાય છે એટલે સંભાવીને મળવું એ જ્ઞાનીઓની વેખાણ દાદા કે છે લાખ જ્ઞાનીઓ ભેગા થયા હોય તો પણ એક મત કર્યું અને જાત પણ એક જ બેગ જુદા તો એક જ જાત એક અજ્ઞાનીઓમાં લાખ મત હોય આ જગત નો સંસાર નો સ્વભાવ એટલે સમથાય મહાત્મા મહાત્મા બને સ્વચ્છિદાના સ્વચ્છિદાનંદ સાથે કેટલો આનંદ આવે છે આપણને એકબીજા મળ્યા હોય પડ્યા હોય કેટલું એ ફી પડી જાય છે સંભાવે સંભાવીને મળવું એકાંત કરું સમજે સંભાવીને અને એક જ વિષમ ભાવ્યુ વ્યવહાર છું એમાં શ્યાલવાદ પણ એકાંત આવતું જતું જાય છે આપણને વ્યવહાર દ્રષ્ટિથી હવે કોઈ આપણે આપણી રીતે ખરું ઊભા થાય માથા ઊંચકે બધું શકે છે પણ જો અંદર તો પછી એ પુરુષાર્થ થઈ જાય બહાર પડ્યું તો પછી થોડું ખબર ન પડે સમજે બધા જોડે પોતાની અંદર કેટલા બધા હોય પાર વગરનું હોય બધા જોડે રેવાનું છતાં બધું સમાય લે અંદર સમાય લે એને કોઈને ખબર ના સિવાય ખીલે ત્યાં સિવાય નહીં ખી લે એ સરસ્વતી જ ત્યાં છે આખી આપણા મહાત્મા પડ્યો એ તો કેટલો થાય એ બહુ ના થાય પણ મોટાભાગ થઈ ગયો આખો ને આખું ભય પડી જાય છે એ ધીમે ધીમે પ્રગતિ થાય છે સમજી દાજી ના જે સમજી આત્મ સ્પર્શિશે દાજી પણ અહીંયા આપણે જુદી રીતે આગળ રિલેટિવ સામે આપણે રિયલ ના પ્રયોગો એ અર્થ નો છે બહુ વિચારો આવતો નિર્ચાર જુદી ને એવી એ પ્રયોગમાં છે આખું એટલે જેવું થાય સામે હમ અનતાન મનિ સ્વાભાવિક સ્વાધ્યાય આત્મા અનંતન ગુણ છે બધા પણ આવી રીતે સ્વાધ્યાય સ્વાધ્યાધ્યાય કરે સ્વાધ્યાય સ્વાધ્યાય શબ્દ બહુ મોટો છે સ્વઅધ્યાય શું કહ્યું સ્વાધ્યાય બહુ મોટો બહુ મોટો પુરુષાર્થ છે સ્વાધ્યાય સ્વાધ્યાય સાધન જ કરી શકશે બીજાનું કામ નથી વ્યવહારમાં બધા સાધના કરે છે સાધન દશાઓ છે તે પોતે બંધનમાં રહીને સાધક દશા કરવા જાય છે એવું હાલત થઈ છે શું સાધક હોય શકે જ નહીં કોઈ એ આપણા સ્વરૂપ જ્ઞાન વગર સાધક ના કોઈ કોઈ પણ ના થઈ શકે એ ખરી સાધકતા અને સ્વાધ્યાય દશા આપણી પુરુષાર્થની એ મહાત્મા જ હોય જેનું કહીએ અને દર્શન વગર જ્ઞાન ખુલતું નથી દર્શન વગર જ્ઞાન ખુલતું નથી એટલે જેવી દર્શન યથાર્થ હતા એવું જ્ઞાન નું પરિણામ અત્યારે બધા ને અંદર થી સ્વાદ આવે આપણે બોલી ના શકીએ પણ બધાને દશાય જો અનુભવ મળી ચાલો રાગ દષ બીજવાર ત્જ રા સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી સુજરૂત સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી સૂક્ષ્મતમ જરૂરત કલમ સાહી પત્ર નિરસન વાણી કહે છે આજે આ કાળમાં મોટાભાગની બિનજરૂરી વાણી નીકળતી હોય છે મોટાભાગે પરંતુ આ મહાત્મા પર પામ્યા પછી આખો થોડો પલટો આવે છે આખું આપણે બને તો ખરું પણ ધીમે ધીમે શતું જતું જાય જરૂર વગર નહીં નીકળે નિર્થક વાણી અને આ વાણી જન તો છે જ આ મનના પડે પણ આ વાણીને કારણે બધી બેસી પલટી જાય છે એટલે વાણી જ બહુ મુખ્ય છે એટલે દાદા નું એક સંશોધન के आत्मास्वती सार्थक स्वजपाय અને આપણે બધા મહાત્માઓને આપણે આપણી ગમે તે વાણી નીકળે પણ આત્માર્થ નહી જ હોય આત્માર્થની હોય પણ દરેક ના પૂતગરો છે પણ એટલા માટે સરસ્વતી હવે આપણી કોઈ પણ વાણી એ બધું હોય આત્મા સિવાય નહીં હોય ગમે તે બે મહાત્મા આપણે એકલા અહીતો અંદર તેના પ્રવેશ ચાલ્યા કરે અંદર ચાલ્યા કરે અને પોતાનો અજાપાજાપ ચાલાયા કરે અર્થ અર્થ સહિત એટલે પેલી નિરસરતા નીકળતી જતી જાય બધી થોડી ઘણી રહી હોય શિલ્લકમાં બધી નીકળે અને સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી એટલે આપણે આ સ્થૂળ બોલાતી વાણીથી પછી આપણે અંતર પ્રવેશ કરીએ એ સૂક્ષ્મતામાં પ્રવેશ કરીએ છીએ આપણે અને સૂક્ષ્મતામાં પ્રવેશ કરીએ બધું સારું થાય આપણને પ્રજ્ઞા કરીને આપણે જ આપણી શુદ્ધાત્મા પક્ષી પાણીથી એ બંદરની અંતર શરૂઆત થઈને જોડે આપણે ડીલિંગ કરતા જતા જઈએ તેમ તેમણે સૂક્ષ્મતામાં આગળ વધતા જતા જતા આજે આપણી અંદર સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમતામાં પ્રવેશ કરતા જઈએ એ બધું અંતકરના લેવલે બન્યા છે હા એ બધું મન આ બુદ્ધિ આ બધું એ સૂક્ષ્મ સૂક્ષ્મતમ છે બધું એમાં એ લેવલે દાદાને એ લેવલે સતત એ પણ તે તો પરિણામી ગયેલા હતા પરિણામ એટલું બધું થયા પછી જે આપણે મહાત્માઓને મોટા પરાક્રમો છે બધા ઉપાંગો ઉપાંગો એટલે આ શાસ્ત્રની ભાષા લખ્યું છે કવિરાજે અંગ બાહ્ય કારણ કે વાણી ભૂખે છે વાણીના પર્યા કરે છે જવા દો ંદરૂશે એક વાગ્ય સમજી જીંદુ નાષે જગત કરોજ નહી કશી હશે જગ ચરમ ચો વિષો ચરમ જોવા જેવું હોય છે બે કલાક નું ગુરુજી આ થાય બધું આશીર્વાદ છૂટ આપી જવાનું બધા હોય છે એક વાગ્યા સમજી દાદા કે બધી છે સમજ એક શબ્દ ની વાત કરી એક વાક્ય બરોબર છે દાદાજી એક જ વાક્ય ચૈતન્ય ઘનતા અવસ્થા માત્ર કુદરતી રચના છે કુદરતી ઘટના જાણે ભગવાન એવું કઈ લાઈનકુમક એવું સરળ બધું પણ પકડાય ન આવશે અને બધા મહાત્માઓને કોઈ ને કોઈ આવશે તો અનુભવ પડશે જગત કલ્યાણ નહીં કશી હશે તો કે હવે આપણે કંઈ પણ કરવામાં આવે છે એટલે કે બોલીએ અને કનુભાઈ દેખાવ હોવો જોઈએ આ જગતમાં જે કંઈ પણ કરવા હું કનુભાઈ બોલતો હોય રંગ સામે છું સમજ આ જગતમાં કંઈ પણ કરવામાં આવે છે તે પોષાય ના પોષાય મે બાપી સંભાળું ભાઈ મહાત્મા નિરંતર એ કેવળ દર્શન છે એટલે ક્ષાયક સમિત એને જ કે છે મો દર્શન મોહિત મોહ સ્વરૂપે સમગ્ર જેવું કન્ફ્યુઝ થઈ જવાયું દર્શન મો અને આખો એ રાજા સ્વરૂપે છે ચારિત્ર મો એટલું કશું કરે નહીં એ તો પેલો દ્વારપાલ હોય ને શાસ્ત્ર દર્શન કિંમત ગણી છે દર્શન એ કેવળ જ્ઞાનની બધી શાસન દેવ દેદી દેવીઓનું બધું આખું રખવું પૂછે આપણને આ ત્રણ મંત્રો એના જ છે આખા ત્રણ મંત્રો એના જ આખા સમજાવ્યું ને આખો હિન્દુ વેદાંત ઉપનિષદ બધા દેવ દેવી આપણા ત્રણ મંત્રોની તો જે અદભુત ભેટ ભરી છે વિશ્વને ખાસ કરીને ભારતને આટલું બધું છીનભિન થઈ ગયું થોડા બે ત્રણ હજાર વર્ષના કારણે બે આજે બધાને એક કરે એવું છે એમાં બળ છે બળ છે પેલી કેટલી ખુશ ગઈ ખરું સ્પેનિશમાં પાછું એને ટ્રાન્સલેશન કરી નાખ્યું ત્રણેય મંત્રો બધા અને સરસાધાને કરી નાખ્યા એને શું ખબર છે હૃદયભાઈ બઉ મજાની છે આ બ્રાઝિલ ગયા તા ને બે વર્ષ માટે તારે જોઈએ આખો ધાડો ઘરે બે ભાવ હોય નઈ ને ક્રિયા ના હોય શકે એટલે ભાવના મુખ્ય છે બધું અને આપડે તો સ્વભાવ ભાવના આપડી કહેવાય કઈ ભાવના સ્વભાવ ભાવના આપણે એટલે આપણું શરીર નિમિત્ત ભાવે પછી કામ કરતું રહ્યા કરે છે નિમિત્ત ભાવ હોય એટલે એમાં આપણે ના હાઈએ શરીર હોય આપણે ના હાઈએ તો શરીર કામ કરતું કહેવાય ને તો નહીં કહેવાય ગુલાબમાં ગુલાબનું ફૂલ પોતે ના હોય તો ગરબડ સડબડ થઈ જાય છે વસ્તુ વસ્તુ રાખો નિમિત્ત તો પછી શરીર નિમિત્ત પડે પાણી પાણી બધું જ કામ કરે આપડે મહાત્મા આપતો પુત્ર બધે ફરે છે બધું બોલો પછી અહીંયા ઠર્યા અહીંયા અમેરિકા ત્રણ જણા હતા સમજયું ને કેનેડા છતાંય તમને બહુ હવાજ આવતો હતો આઝાદ થઈ ગયો બલલે બલલે મત પકડેતા ન બધાય આ કે સવારમાં હું તમારા માટે રસ્તો બનાવું પછી પછી હું ચાખું ને પછી મને થાય કે બહુ સરસ છે દાદા કાકે એની ઓસે તમે નાસ્તાને ટકસે નાખો 24 24 રા સામતા રાખો પરમ મહાપદ્મ સિમંદર સ્વામી ત્યાં વિચારતા હોય સાહેબ આ બન્યું નથી આ તો આયા છે આ બરોબર છે આપડે અહીંયા રાખવું નહીં તો ઘર થઈ જાય આપણે રાખવું આપડે અંદર અંદર રાખ્યા કરવું સમજાવ્યું ને એમને પદ્મ એ બહુ પદ્મ આવ્યું છે એટલે આ તો આટલા મહાત્મા હકીકત છે મહાવીધીરમાં છતાં આપણને સ્વાદ આવે છે અનુભવ થાય છે આપણને કેવું કનેક્શન કરી આપ્યું છે આપણને સુંદર આત્માની અનંત શક્તિઓ છે અનંત અનંત શક્તિઓ છે એવી શક્તિઓથી આજે હાથમાં ખુલ્લો આપણી સામે હાજર હોય તો સમજાયું ને આગળ થઈ ગયેલા છે નવા આવ્યા હોય વાત સાંભળે પણ એને કેટલું એ થઈ જાય છે yeso so. jabalo <laughs> ye mitni hai ek bahut teer tak waaltir tan ka waaltir tan kari sharsan મહાપદ્મ કહ્યું ને હાજરીમાં બધા ત્યાં છે બધા બીજ અહીંયા પડી શકે છે જાત જાતિ પ્રકૃતિઓ હોય છે બધી પ્રકૃતિ હોય છે બધું એ આ સદપુરુષના ચરણમાં જ શકે છે ચરણ નું મહાત્મજુ સમજાય ને ચરણ ચરણ શબ્દ બહુ મોટો છે એમાં લાગવું પડે છે બહુ મોટો યોગ કયો છે મોટા ભાગે આવે છે બહુ સુંદર આવે છે ટેકનિકલ શબ્દો ભણી ગયેલા થોડામાં ભાષામાં છે અને શાસ્ત્રની ભાષામાં છે આ બધી વાતો શાસ્ત્રની ભાષાઓ શાસ્ત્ર ની બધી સંજ્ઞાત સૂચક ભાષાઓ છે એમાં કોઈ પકડાય નહીં એમાં બહુ મુશ્કેલ છે સમજાયું ને એમાં નામ આ બધું હોય છે પણ એ પછી એ ભક્તિભાવમાં જાય છે આરાધનામાં જાય છે ભગવાન એટલે મહાત્માઓ માત્ર ને આ ભયભાઈ દુનિયામાં ચોગર જ્યાં જુઓ ત્યાં ભય ભાઈ ભાઈ છે પરંતુ મહાત્મા ભય લાગે છે એટલે નિર્ભયતા આવી રીતે હોય છે કારણ કે આપણે નિશંક ક્ષાયક સંકેત પામ્યા છીએ કેવું આપણને અંતર ની ખુલ્લી થતી જતી જાય શરીર તો બહારના ભય વાર ભય સંજોગોમાં જ છે બધું પણ અંતર નિર્ભય હોય પછી શરીર ને ગમે તો નિર્ભયતા એ હોય ને ત્યાર પછી પેલી આત્માની ગુફાત્મા લક્ષણો ઉભા કરે છે અને જેટલી નિર્ભયતા લક્ષણો આપણી બધા ઉભા થાય એટલા જ આ શરીરમાં આપણને અસંગતાના સ્વાદ આવતા જતા જાય શું કહ્યું અસંગતા એટલે શ્રીમદજી બઉ સુંદર ક્રમ છે એટલે પ્રાપ્તિ આ ક્રમ પણ આખું ડેવલપમેન્ટ આખું થયા કરે છે વિશ્વ કલ્યાણકારી જય દાદા ભગવાન દાદા એ તો દાદા એટલે કે દાદા પોતે સ્વયં આ લોકો હો દ એવું મને આશ્ચર્ય લાગ્યું બેઠેલા છે બધા એટલે સમજી જશો જો દિલ વાર હશે તો કે જતુર સાહેબ ના દર્શન કરવા અને થાય રીત મારી જોડે જોડે છે સાહેબ શું કહું તમે જોડે છે સાડા ત્રણ વર્ષ પહેલા આપે સૂચન કર્યું હતું કવિરાજ ના પદ અને રિસર્ચ માટે આપડે એવું બહાર પાડીએ કે કવિરાજ પદ હિન્દી સમાજ ઘણો મોટો છે આનીકળ તો પણ કરવા પડશે હરીશભાઈ આપડે બધું વસંતભાઈ સમજાવ્યું ને અને હવે ટાઈમ આવ્યો છે આ દિવાળી પછી જુઓ અને તૈયાર હો તમે લોકો કે નહી પેપર વાગી લેવી પડશે કવિરાતનું બહુ મોટું લેવાય ચાલુ થઈ ગયું છે અને કેટલા થયા દાદાજી આ ગુરુ પૂર્ણિમા સાતમો ભાગ સાતમો ભાગ પડશે એટલી મહેનત કરી છે આ જીતુભાઈ રાખીને મહાત્માઈ જોવા જેવું છે મજાનું એટલું સુંદર ગોઠવેલું છે ત્યાં આગળ બધા થોડા ત્યાં આપની વાણી વિશે બે કવિરાની બે લાઈનો હું સૌલે થોડા શબ્દો નો એક્યો છે અમૃતવાણી નીજ બાણી to પંજાબી છે આપડે ઓકે રામ શૈલેષ ને અંકો મિલના જરૂર કઈ મોટલ કઈ હિમાલય <laughs> <laughs> <laughs> <laughs> એની નજર માં બહુ કેમ કરી ને હોય તો ખાસ ભૂલી જાય એક નિરંતર એકત્ર ને જોવે છે આપણો સિદ્ધાંતિણામ આપે છે ચાલો જય સચિન દાદા